મન બુદ્ધિ અને અહંકાર હોય બુદ્ધિ ના અહંકાર હોય બે ની બે માંથી ગમે તેની સાથે જોઈન થઈ જાય અહંકાર સાથે મન સાથે ચિત્ત સાથે એ જોઈન થઈ જાય એટલે જે ચોથું છે રખડી મરે એનો અભિપ્રાય ચાલે નહીં આ સાય નક્કી કરે એટલે પ્રમાણે કામ ચાલુ થઈ જાય પાર્લામેન્ટરી અહંકારી નાળો છે હવે બુદ્ધિ છે મન નું કઈપ્ટ કરે તો રહી જાય ચીત નો વોટ ચાલે અને સીત જોડે એક્સેપ્ટ કરે તો મન નો વોટ હોય જાય એ વાંધા પડે છે આગળ મૂળ કાર્યકારી કોણ બે અહંકાર તો સહયોજ કરીએ આપણે ખાલી પ્રેસિડેન્ટ થઈ બીજી કશું સત્તા પાર કે નહીં પણ સત્તા આત્મા નહીં મન નાખે બુદ્ધિ કે ज्ञान ज्ञान स्पूरे से आप मेरे गुरु ज्ञान ऐसी ज्ञान स्पूरे गुरु धी ज्ञान गुरु ऐसी आप ज्ञा थी गुरु ज्ञान के स्वयं कर्म थी, गुरु थी ગુરુ કેવા હોય છે આકા હોય ગુરુ ગુરુ ક્યાંથી લાવે છે ગુરુ તો ગુરુ કિલ્લી વાળા હોય કેવા ગુરુ કિલ્લી વાળા હા ગુરુ એટલે તો ગુરુ નો હર્ષુ આપણે આ પ્રોફેસર પૂછીએ ગુરુ નો હર્ષો તકે બારે બારે એટલે શું અવચે ડૂબે એ ડૂબે એની બેઠા હોય ડૂબી નહીં જાય ગુરુ નો હર્ષ્ય ગુરુ ક્યારે ના ડૂબે ગુરુ કિલ્લી પાસે રાખી હોય તો ગુરુ કિલ્લી ક્યાં મળે તો જ્ઞાની પુરુષો આપે જે લઘુત્તમ પુરુષ હોય એટલે અમારી પાસે ગુરુ કિલ્લી લઈ જવી પડે તારે ગુરુ એના થાય નીકળાયેલા કેમ આ દેહે ગુરુ કરેલા કેમ ન कोई मनस एम कह गुरोटू गुरु के गुरु, गुरु नही आज अत्यार करे गुरु ગુરુ ગુરુ કિલ્લી વાળા જોઈએ કેવાળા અને જે કેવું અંગમાં એટલી બધી પોતાના અંગમાં એટલું બધું ત્યાગ હોય કે જે કે પેલા ત્યાગ કરે ત્યાગ થઈ જાય જોયું આ તો કે છોડજો જ્ઞાની પુરુષ ને જેને હા કોઈ પણ જાત બંધન નથી ત્યાં છૂટે બંધન છે ને કેવાય સવાર યાદ આવે ને એ બંધન યાદ ગુરુ કિલ્લી જોઈ ગુરુ કિલ્લી મનુસ્મૃતિ માં છે કે છે શું કયું મને રીતે કહ્યું મનુસ્મૃતિ તમે લાઈન માં છો પણ મને તો શબ્દ બોલો છો તો થી મને શંકા પડે છે કેમ મનુસ્મૃતિ ની શંકા પડે મેદ રહ્યું એવા કીધું વાંચી લઈ ગયા શું કે આગળના બધા ઋષિ મુનિઓ થઈ ગયા એ કેવું બધા હતું તો આગળ દેવગતિ માં બ્રહ્મચર્ય પાસે આત્મા દોણ્યા નથી કારણ કે સત્યુ આત્મા દોણવાનું મુશ્કેલી મુશ્કેલી હા કયિયુગે ના આવે ને હારા કાળ માં વાયરગ આવશે મયરી જોડે વૈરાગ છોકરા જોડે વહીરા ગયા બેઠા કળિયુ પાસે ઘેર બેઠો બે ગયેલો હોય ને ઘર બેઠા પોતાની બેડરૂમ માં લાભ ના આવ્યા કિયુમા કહ્યું હા એ ખૂટી કેટલા વિચાર કંટ્રોલ ના વિચાર આખો જાડો વિચાર વિચાર વિચાર પેલા તો વિચાર આવે જ આકા ઘઉ પી ચિંતા રાખવા દિવસ કમાવું પડે એટલે સારા ને સારા છે કર્યું छू हाँ निष्ठा भ्रम्ठा भ्रम निष्ठा भविष्य ब्रम थे નિષ્ઠા એને ભ્રમ ની બેઠી જગત પર નિષ્ઠા રહી નથી એને નિષ્ઠા છે પણ બઉ જુદી ભ્રમ ની નિષ્ઠા થયા પછી જ્ઞાની તો લાખો વાર નીકળી જાય અરે અંદર લાડવા અનંતી ગયા સંસારમાં સંસાર નિષ્ઠાથી ઉઠી ગઈ અને બ્રહ્મા નિષ્ઠાધ્યાસી ગઈ શું એટલે એને કારણ બ્રહ્મ થયા કેવાય કારણ બ્રહ્મ વાળ ભાગ પોતે થઈ જશે ત્યારે અત્યારે તો જે છે બધા બ્રહ્મની કોણ અહિયાં એનું કઈ એનો ટેક્સ નથી રમણીશ હોય નઈ હોય નઈ એવું માની ને ચાલવું શું કઈ નઈ બ્રહ્મનિષ્ઠ નું અર્થઘટન કર્યું જ્ઞાની નું શું જ્ઞાની પરમાત્મા કેવાય તો કૃષ્ણ ભગવાન શું કહ્યું એ મારો જ આત્મા છે કે છે તો એમ ના કે છે ત્યાં કહે મારા પ્રગટ લાલ જોઈ છે તો શું અને મને એ લાલસા નાખે આ હું છું મારે કે બઉ એ પત જોઈતું નથી એવો શોખ નથી ભગવાન થઈ ગયો ज्ञा पद जीव देव पद नहीं कृष्ण भगवान समझाय नही कई अर्थ घटन ज्ञा जो अर्थ बराबर कर કૃષ્ણ ભગવાને કહ્યું જ્ઞાની અમારો આત્મા છે એટલે જ્ઞાની પોતે જ ભગવાન છે શ્રીમદ શ્રીમદ રાષદે શું કહ્યું કે જ્ઞાની પુરુષ એ પ્રગટ પરમાત્મા છે દેહદારી પરમાત્મા શું કહ્યું જ્ઞાની પુરુષ ને પરમાત્મા કહેવાય પણ એમની ઈચ્છા હોય તો બાકી અમારે ના કહે છે પ્રગટ થયા દાદા ભગવાન નામ દે છે તમારું કલ્યાણ તો થઇ જાય ગમે તે નામ દે એનું કલ્યાણ થઇ જાય એની ગેરંટી અમે આપીએ આપનારી કલાક વારે એક કલાકે વાય સરસ ફળ આપનાર એવા ભગવાન ને પ્રગટ કરેલા હાર કે આ દાદા ભગવાન શું એમાં પ્રગટ થવાનું સરસ ને તેનું તો તર્ હું જાતે દાદા ભગવાન થયો તો શું આપી દે તર્ ચાર ડિગ્રી ખૂટતી હોય ચાલે ખરું ચલાવી લેવાય લોકો કે તમ ભગવાન છે પણ મારે થઈને ફાયદો શું છે સંતો એક સંતો એવું કહ્યું પુસ્તક કરો એનું અર્થઘટન કરો એનું અર્થઘટન કરોલો નથી ज्यादा राग नहीं ज्यादा इंद्रिओंद्रिओ नीभोग स्वस्वरूप ज्ञाप था तो स्वस्वरूप ज्ञानी मगट था प्रगट था परमात्मा क्या તું થઈ ગયેલો ચિંતા થતી હોય ને બિલકુલ નહીં કોને પણ ચિંતા નહીં થતી ઊંચી વાંઘરી ઊંચી કરો ચિંતા નથી બોલાય એવું બોલે સંદાસ થઈ જાય શું કર્યાસી બધા ચિંતા થાય चिंता न्यू आप चिंता जाए प्रभु हाँ पद ने पा चिंता जाए तो रह त्या <स्तित> तो रह पद पी <स्तित> ચિંતા ગઈ તણ પદ પામી ગયા લો ભગવાન ક્યાં પછી ખપતું છે અમારું કઈ તમારું બધું રાખવું છે દવાખાના માટે રાખવું ગુપ્ત પછી ભણે નહિ કારણ કે સ્ટેશન રસ્તો જાણકાર હોય તો સ્ટેશને પહોંચાડે નહીં તો જાણકાર ના હોય તો પટેક પટેલ કયા પાણી પીવો જાણકાર હોય તો દેખાડે કોઈ ની ચિંતા ના જાય નથી જ્ઞાની કૃપા પછાદ ઉતી નથી સર્વસ્વ દુઃખ રહેવું જોઈએ કોઈ પણ પ્રકાર નું ના રહેવું સંસારમાં બેઠા નું ના હોવું આવો પછી અનંત કાળ નું યાચક પણ મટી સરળ કાળ ને માટે અયાચક પણ પ્રાપ્ત હોય એવો જો કોઈ હોય તો તે તરણ તાણ જાણીએ છે તેને બધું ચડે તો થઈ ગયું કે ભીખ ની વાલી શીખે ચડે નહી બધું લક્ષ્મી ની વિષય ની ભીખ તૂટેમાન ભીખ કીર્તિ ભીખ જંતીખ ભીખ ને ભીખ એ છે એ ભીખ થી કોઈ બહાર નીકળ્યો નથી મનુષ્ય અને જો એ ભીખ છૂટી જઈ અને સર્વ થી રહીત થઈ ગયો ચિંતાથી રહી કરી આપે તાર તારણ એને બધો કે મોક્ષ તો આ વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે પણ મુક્તપણા નું દાન આપનાર એવા પુરુષ પ્રાપ્તિ પલમ દુર્લભ છે અર્થાત મોક્ષ દુર્લભ નથી દાતા દુર્લભ છે ઉપાધિયોગ નું અધિક વર્ષે છે બળવાન ક્રે જેવો ઉપાધિયોગ આપની હરિ ઈચ્છા ઉપાધ યોગ આપવાની હરી ઈચ્છા હશે શું કે છે પૂછ્યું એમને સાહેબ તમને સંસારમાં કંટાળો નથી આવતો કે હીરા મોતી બધા સાયકલ ભાઈ તું તને શું ખબર કેસે આ એક અવતા નહીં કેટલા આવતા કંટાળો કંટાળી ને પણ અત્યારે આવતો કંટાળ્યો તો ઘણો કાળ થઈ ગયો હજુ આ લોકો કંટાળ્યા નથી સમ કંટાળો ફરી પાછા પાંચ આપે આઈ ગયો મસ્તી માં ચાર તારી મરી ગઈ મસ્તી અને કંટાળેલા માણસ તમે તે મસ્તી ના આવે કરોડો રૂપિયા આપીએ ક્લેશ વર્ષે આ કઈ અટકતો નથી સંસ્થા એ જ ક્લેશ છે મોટો તમારા સત્સંગ વિશે અત્યંત રુચિ રહે તથા તે પ્રસંગ થવા હાલ તો નિર્બળ થઈ શ્રી હરિના આશ્વાસ્ય જ છે બુદ્ધિ થતી નથી અને લખવા વિશે બુદ્ધિ થતી નથી કઈ વાણીએ વર્તીય છીએ તેમાં પણ બુદ્ધિ થતી નથી માત્ર આત્મરૂપ મૌન પણ અને તે સંબંધી પ્રસંગ અને તેને વિશે બુદ્ધિ રહેશે અને તે અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે કેવી જશે એમ જાણી જેમ સ્થિતિ સ્થિતિ પ્રાપ્ત થાય છે તેમજ યોગ્ય જાણી રહીએ છીએ બુદ્ધિ તો મોખ વિશે પણ સહવારી નથી પણ પ્રસંગ વર્તે છે મોખ ની ઈચ્છા ગાડી મુંબઈ મુંબઈ સ્કૂટી અને વડોદરા આવતી હોય અને સુરત આવ્યું હોય તો વડોદરા જવાની ઈચ્છા છે ને સારું વડોદરા જ જઈ રહી છે ઈચ્છાવારી છે ને મારી હું ગાડી જ મુંબઈ જઈ રહી છે વડોદરા જઈ રહી છે તો ઈચ્છા છે ને મારે કરવાની આ મોક્ષ જઈ રહ્યું છે આ બધી મોક્ષ ઈચ્છા ક્યાં કરવાની જંગલ માં જ હોય પણ કોઈ એવી ઘુસવાડા પડી જાય કોઈ ગામ માં ત્યારે લાભ ઉઠે ઉઠાવજ નહિ તો પછી બોલ્યા હું જારી છું મહાવીર છું અલગ શું બોલે તે મળે જે થયા છે એ બોલે બીજો બોલે નઈ તો અહંકાર કહેવાય અને બીજા થી બોલાય ને એટલે મને તમને જ્ઞાની છો મોશો જવી રહ્યો નથી એટલે જવી રહ્યો મારે બોલવું પડે એટલે મોડે બોલવું પડે અને મોડે ના બોલે તમે લોકો ઉઠાવ પેલા બોલતા નથી થયા નતા જે થયો ના હોય ને તે ટોળી રાખે આવી દસ ની બાપજી કઈ બોલતા નથી કે છે તો મારો પરવાર મારા નારિયર મારું ન બોજાય ના બોલતા મારા નારિયે બોલું ના ટોળ ગયો બધી લોકો કશું દહીવત રાખ્યું નથી મળે બોલે સાચો પુરુષો બોલે કારણ કે આપડે સોનું મફત આપવાનું હોય અને ચોખ્ખું સોનું હોય તો બોર્ડ લખમ શું છે પ્યોર ગોલ્ડ એન્ડ ફ્રી ઓફ કોસ્ટ તો લોકો લઈ જાય જોડ્યા હતા મહારાજ ને જૈન ના મહારાજ બઉ ટીકા પડ્યા હતા તમે જ્ઞાની પુરુષ જાતે કો છો જાતે શું કઉ હું અજ્ઞાન સાહેબ કહું મારે કઈ બોલવા જ નહી નહીં બોલો જ્ઞાન નહીં બોલો લોકો મારું લેવા જાય કે આ દુકાન શું માલ મળે છે એને જ ખબર ભાઈ હું જ્ઞાની બોલું તમારું માથું તોડે જવાબ અધિકાર છે મારું માથું તોડી નાખે અધિકાર અને પછી મહારાજે એક લાકલો જા તમે આપડા જઈને અચાર્ય પૂછ્યા તમે દાદા ભગવાન થયું કોઈ છે જે છે બોલી શકશે બીજા થી બોલાવી કે કોઈ ઘોડો પણ બોલે એટલે બોલવા પણ રહે છે કેવળ જ્ઞાન માં ચાર ડિગ્રી ખૂટે છે चीज खबर पड़े डॉक्टर डॉक्टर साहब पूछे के करुणा थी आए वे करुणावासना રાત ના છે દર ના લાગુ કરાયુ કરુણા થી જ કેવાય કરુણા કરુણા એનું સર્વસ્વ પ્રકારે હિટ કરવાની જેને છે સર્વસ્વ પ્રકારે હિટ કરવાની ઈચ્છા થાય એ પેલા ઉપર કરુણા કેવાય શું કેવાય કરુણા હા હિ કરતો કરતો અટકી જાય આ દુઃખ માંથી છૂટે કરુણા દયા ના હોય શું કયા ના હોય દયા તો ધર્મ મૂળ શરૂઆત થાય ત્યારે દયા જરૂર છે ધર્મ પૂરો થાય ત્યારે દયા દયા થી જાય ધર્મ ઉત્પન્ન થાય એટલે દયા ખરાબ થઈ જાય પછી કરુણા ઉભી થાય શું થાય કરુણા કારણ દયા જ્યાં ઉભી હોય દયા તંદ્ર ગુણ છે જ્યાં દયા તો નિર્દયતા અવશ્ય હોય એટલે જયારે નિર્દયતા ફાટે ત્યારે આપને ખબર પડે આ મહારાષ્ટ્ર સાહેબ તો આટલા દયાળુ ભરેલી જ હોય અને દયા દેખા શું અહંકાર હોય છે દયા માં અહંકાર હોય છે દયામાં અહંકારી ગુણો દયા ધ્વંદ બધા ગુણો અહંકારી ધ્વંદ્ર ગુણો બધા અહંકારી અહંકારી દ્વૈત અદ્વૈત એટલે દયા વાળા દયા વાળો હોય એના નિર્દયતાના વિકલ્પો આવે કેવું નિર્દયતાના વિકલ્પો આવે હા કઈ પણ એ ના થાય ના થાય વિકલ્પો આવ્યા કરે હિંસા ના થઈ જાય કઈ હિંસા ના થઈ જાય એટલે આત્મા તો કેવો રહ્યો ધંધો એમ જ અમજ ઉપયોગ રહ્યા કરે શું રહે એવી રીતે અથ્વૈત વાળા દ્વૈતના જ વિકલ્પો આવ્યા કરે એટલે આધ્ધા કોને કહેવાય ગયું પેલા અદ્વૈતના નીકળવા આવે પછી અદ્વૈત નીકળેલી મોટી બધી અને કેવલા અદ્વૈત કેવલા અદ્વત કેવલા અદ્વૈ સ્ાદ્વૈત દુકાનો પછી મે છે તા કે આત્મા કેવો છે તો દ્વિતા દ્વૈત કેવો છે દ્વૈતા દ્વૈત જે ઘરે સંસારી કામ માં ઉપયોગ હોય ત્યારે જયારે મોક્ષ કામ ના ઉપયોગમાં હોય ત્યારે અદ્વૈતમાં ત્યાં સુધી રહેવાનું અમારે તો બે વેદાંત વાળાનું આ બધાનું ઊંઘું હોય અમારે સચ કાપકા પંદો છે અમારો તો બિલાડી ઉંદર ને બચાવવા બિલાડી મારે શું કરે લોકો ઉંદર ને બિલાડી નું મારે બિલાડી મારા બે પગ ભાગી જાય પછી એનો હું પ્રશ્ન પૂછું ત્યાં સુ કામ કર્યું બચી ગયો ને ક્યાં છે એ તો ગુનો કરતી દંડ મળવો છે ત્યાર પછી એને હમઝર પાડવું કે એના બે બચ્ચા છે તે બિચારી આ ચાર પગ હતા તે લી હતી કઈ નું કઈ ખોરાક તો જોઈ ને બચ્ચા ને ના ખવડાવું છે બચ્ચા ને ખવડાવવું છે પછી ગાય બકરી ગમે તે હોય બચ્ચાને ખવડાવું તે બિચારી બચ્ચા ખવડાવવા માટે અત્યારે નીકળે તે કઈ રોટલી બોટલી મળે તો રોટલી લેતી આવે અરે નઈ તો ઉજળી ને બચતી દે આવે જોઈ તો દુકાન માં રાખી દેલા તો એને કઈ દુકાન માં બિલાડી રેલી ને બચ્ચે આ નીકળે છ વાગે નીકળે આઠ વાગ્યા એક બચ્ચું મોડમ ગાડી ને આવે આવડું કેડું શું પછી બચ્ચા પાણી ચા પાણી આવશે ભાઈ હું બચ્ચાઓ શું ખાશે ચા અંદર બતાવ્યા છો તો હા દોષ કો ભગવાન વિતરા કહે એવું કહ્યું કે બનતા સુધી કોઈ જીવને તું મારી જ નહી છે બચાવવાના ભાવ કરજે પણ બચાવવાનો અહંકાર ના કરીશ કે દાદા ને દાદા ને ક્યાં કરવા દીધા બચાવ ના નીકળ્યા હા તો એક જાત માં બધું હાંકાર મગજ મારી ઉભી કરી ચાલુ છે એના કર્મ ના કર્મો ઉદય આવશે પૂરું થયું છે દખલ ના કરવી બનતા દખલ ના કરી આ બધો જીવો છે ને જીવો જીવત છે તો ખેતરો છે થોડી વાર પછી આમ કરી બઉ ડખો કરવા જેવું નથી બિરા બધા અને ઊંડા ના બતાવે લોકો વિચાર્યો ભાવ અહિંસા માટે કહેલું છે ભાવ અહિંસા માટે કહેલું છે ભાવ ભાવ અહિંસા માટે કહેલું છે ભગવાને આ અહિંસા માટે બોલ્યા નથી આ હિંસાહિંસા રાખજે કોઈને મારવો નથી એ ભાવ રાખીને શું વ્યક્તિ કોઈ જીવને કિંચિત માત્ર કોઈ પણ સ્થિતિમાં આપણે એને મારવો નથી એવો ભાવ રાખીએ અને તે જ તારા તારા આત્માની અહિંસા છે આત્માની હિંસા કરી રહ્યો એવા કોઈ ક્રિયા જોતા નથી તમારી કોઈ ક્રિયા ભગવાન ને તો જોવામાં આવતી નથી ભગવાન ત્યાં શેનો અહંકાર કર્યો એ પકડવામાં આવે અહંકાર કર્યો મારે તો પાસે અહંકાર મેં ત્યાગ કર્યો છે મેં મેં કોઈ દાડુ દારૂ પીધો નથી મારે નથી એનું ફળ મળશે ત્યાં જે કર્યું છે એનું ફળ મળશે મારે તો અહંકાર નથી કર્યો જો કર્યોગ ત્યાગ કર્યો ઉપકાર કર્યો ગ્રહ કરે ના ત્યાગ કરે ગ્રહણ કર્યું તું તો ત્યાગ કરવાનું વખત આવે પણ ગ્રહણ ના કર્યું હોત તો પૈણ્યા પછી આપડે બેરી ત્યાગ કરીએ તો પૈણ્યો જ ના હોત તો અને પછી ત્યાગ કરવા વખતે ક્યાંથી આવે ત્યાગ ત્યાગ નો પાછું લાવવા લેવો ત્યાગ ને ગ્રહણ કરી ત્યાગ કર્યો એમાં કોઈ જરૂર નથી જરૂર એક વકીલ માર આયા દાદા લોકો માટે મેં તો મારી વકીલાત ખોડી દીધી ગ્રહણ કોને કરી હતી તમે કરી હતી મેં કરી હતી વકીલ તમે ગ્રહણ કરી મે ક્યારે ગ્રહણ કરી મેટ્રિક માં આવ્યા વિચાર નતા આવ્યા કે વકીલ થવું છે તો હજી ગ્રહણ કરવા મારી શું કયું મેટ્રિક માં આવ્યા હાથી વિચાર આવ્યા મારે વકીલ થવું છે તો હું ગ્રહણ કરવા માર્યું અત્યારે હા છોડવાનો ખતા આવ્યો ગ્રહણ ના કર્યું હતું એ રીતે આપણા સાધુઓ ભાઈ છોકરી છોડી ઘર છોડ્યું કરોડ રૂપિયા છોડ્યા ગ્રહણ કર્યું તો છોડ્યા નથી ગ્રહણ ના કર્યું હતું વાત ટૂંકી ને અમારો ઓર્નામેન્ટલ અમારે તો થોડી પહેર્યા વાત કોમ છે મંડપ તું આરો બધું બધું અમારે કઈ કોર્મ નું નથી અમારે તો થોડી પહેરી ગઈ વાત શું મોટા બધો બતાવી દે મારે આ તો અક્રમ વિજ્ઞાન છે બુદ્ધિ ને ગણતું નથી જે જ્ઞાન અને વિરોધાભાસ નામ નથી કોઈ જગ્યા एक अमुक विरोध अभ ना ग्रहण त्याग प्रकृति नों त्याग प्रकृति नो अहकार मैब के्याग प्रकृति नहंकार मैं अहंकार अहंकारो महन त्याग हूँ कल जो हाँ संसार ઠંડા ચરણ શક્તિ ને ગ્રહણ કે કરવાનું ત્યારે શું કરવાનું આ તો બધું ઈ થઈ રહ્યું છે વાસ્તવિકતામાં આ જ્ઞાન ભર્યા પછી તો ટાઈમ બગાડે જ નહી કોઈ માર આવું જ્ઞાન જ કોઈ જગ્યાએ હોય ને ઘેરમાં બેઠા ધંધા કરતા પછી હરકત ખાલી અને પડે એટલે પુસ્તક માંચી પુસ્તક તો શબ્દ જળ સ્વરૂપ છે શબ્દ સ્થુર છે આત્મા સુક્ષ્મતમ છે એમાં હોય કેવી રીતે આત્મા શબ્દ એ છે આવી ગયો સત્ય નવ તત્વ તો છે તારો તમકી થઈ જશે બધું ગોખી નાખ્યું છે અને ચેતન હતું તેને એને ગોખીને દળ બનાવ્યું શું કર્યું ચેતન હતું ત્યારે ગોખીને દળ બનાવ્યું ગોખી જ નાખ્યું છે અને મેં અમને નવ તત્વ બધું કઈ શીખવા નહીં બે તત્વ માં સમાવેશ થાય છે એક ચેતન જીવ અને અજીવ બે માં થાય છે કરતુત્વ પદ ઉડાડી દીધું હેબ કે છે કરતુત્વ પદ ઉડાડી દીધું કરતુત્વ પદ ઉડી ગયું આપી ની ચિંતા અગ્રસ વધુ કભિક માર્ગ માં નિરંતર અગ્રસ્વ રહ્યા કરે અગ્રસ્ત આપડે કરતૃત્વ કરતા કોણ છે બધું નક્કી બતાવી દીધું એટલે ચિંતા છૂટી કભિક માર્ગ માં અગ્રસ્વ રે અગ્રસ્વત પશ્ચાઘાત થશે તો શું કોક ના કોક ના દવાખાના જોવા ગયો પશ્ચાઘાત વાળો જોયેલો એને યાદ આવે ને આપડે થાય તો શું થાય એ થઈ આપણી એની ઉગાડી અને આ તો મેં કઈ દીધું વ્યવસ્થિત છે રમીક માર્ગ વાળો બધું ચિંતા વાળો માર્ગ પેલા અવસારમાં ચિંતા અંદર અંદર આનંદ હોય અને બાર ચિંતા હોય અંદર આનંદ હોય અને બાર ચિંતા હોય વ્યવહાર માં ચિંતા અને અંદર આનંદ હોય